વેદાન તો માનને શુદ્ધ પ્રશ્ન હોય શુદ્ધ હૈદ્ધા એટલે બોલ્યા બોલ્યા કે અજ્ઞાન આત્મા અશુદ્ધ હા નિશ્ચય નિશ્ચય એટલે વ્યવહાર ઉપ નહી કઠિનાઈ એકાંગી દ્રષ્ટિકોણ થી કઠિનાઈ એકાંગી દ્રષ્ટિકોણ થી એકાંગી દ્રષ્ટિ કણ થી વધારે કઠિનાઈ થઈ ऐसा दिगंबरी भी एकांतिक पकड़ लेता है ऐसा हुआ कि 15 से वर्षों के दार्शनिक ग्रंथों को जब देखते हैं तो यह नहीं लगता कि दर्शन के ग्रंथ नहीं केवल आग्रह के ग्रंथ लग गए बहुत ऐसा हुआ क्योंकि इस साल में साधना तो छूट गई हो रहा तर्क चला इसलिए तर्क बन गए दर्शन के शास्त्र नहीं गए भगवान निराग नहीं था और सभी आग्रह के गया है भगवान निराग्रह जब तक शादवाद की बात समझ में नहीं आती तब तक सत्य तक पहुंचना बड़ा कठिन का बहुत मुश्किल है आजकल तो अब आज ऐसा हो गया कि विज्ञान के झगड़ा नहीं होता और हो, सबके झगड़ा होता केवल अनेक की दृष्टि से साधना करने वाले को झगड़ा नहीं होता है बाकी बापरी साथ में था गाड़ियों लेके आया था दिवाली आरोप दर्शन करने के लिए गया हमको ना बोल दिया तुम्हारी तो नहीं आ रही था जुदा मार्ग क्यों निकाला गया अच्छा किसने श्रीमत राजने कुछ जुदा मार दिखाया वही लोक मार्ग है वही महावीर का मार्ग श्रीमत राज्य का मार्ग हाँ तो ये श्रीमद राजत का इसीलिए मैंने आपसे पूछा कभी श्रीमद राजचंद्र का प्रभाव रहा सारा अलग से लगता नहीं है આત્મ જ્ઞાન જ્ઞાની મેરા ગુરુ નહીં કોઈ ઠીક છે ગુરુ તો હમ કેસ કાનતા પ્રગટ હોય નિશ્ચય ને ગુરુ આપણી આત્મા ની હોતીય ની વાત મગર વ્યવહાર પ્રગટ ગુરુ ચાહે ફોટા લે ફાયદો ઠીક ઉપર ફોટા એક બાદ પહોંચાડી તો ભાઈ હમ દાદા ભાઈ ઓન કરવા જો અલગ નહીં લાગાષી તબક્કા પહોંચાઇ માસ ની બાવીસ મી સુધી માં મારે જવાબ તમે ના જાણો તો મારો મોક્ષ છે ત્યારે મેં કહ્યું કે હું મોક્ષ એટલે હું જાણું છું મૃત્યુ નહી જોયું એ મૃત્યુ કેમ સુધેલું છે તેના હાથમાં કરગી છે એ કરગી કોને માથે છે મારે માથે છે મારું સ્વાગત મારું સ્વાગત કરવાને બેઠા છે સરસ લાલ લોકો છે અઠ્યાસી માર્ચ દાદી ની અઠાવીસ થી એટલે શરૂ થઈ ગયો છે એમને પણ જોશી કહ્યું હશે કે ચોરે ચોરે ઓગણીસો ના બાવીસ જાન્યુઆરી એ પીરિયડ માં જવાનું છે અને એ જો નહી થાય તો પછી એમને મોક્ષ મરી જાય એવું છે તો કે મેં કહ્યું મૃત્યુ અને કાવ્યનું સરસ લખ્યું છે એના ઉપર બધું જુદું જ દેખાશે અમદાવાદ <ursein choreography> <coughs> વર્ધાન કમ કધાર આતક્યને રૌદ્ર ધ્યાન આપણે ના કરીએ તો પછી બીજું કયું ધ્યાન આપણે મનમાં રાખું આ ધ્યાન રૌદ્ર ધ્યાન ના કરીએ એવું બને જ નહીં ધ્યાનલ ના બને એ તો ભરપેટ આવો ને સવાલે કે કોણ જવાબદાર એટલે એ જ આપ રોકું છે અમારિયા વર્ધાન ના થાય આતક્યને રૌદ્ર ધ્યાન ના થાય એવું મારે કરવું છે હા પછી બસ મસ્તીમાં રહેવું છે પછી પછી મસ્તીમાં રહેવું છે મન ની મસ્તી એટલે મન ના પ્રયોગો કરી અને મન ની મસ્તી કરી એ તો મસ્તી આવ્યા પછી પછી જતી રહે પછી એવું ખબર આત્મા નો આનંદ કાયમ જાય નડવાનો છે સારા માર્ગે જવું છે તમે આત્મા થયા પછી ચપાલ આ જગત ફોડે બનાવેલું એની મેરજ ચાલે છે બધું એની મેરજ ચાલે છે બધું જગત ની અંદર નથી કોઈ આ તમારું કોણ ચલાવે છે કરવો હવે પોતે મારા પોતાના જ કરો હવે પોતે જાય चला पूर्व न संस्कार हो तो अपन तो पे पूर्व न संस्कारों बोलते पशु મારાજે મે અને ફા આવે તમે કોઈ કામ કરેલું ખરું થાય કોઈ કામ પછી કરેલું કઈ બાબત ના કર્યું આગળ કોને મેરે આવી ગયો એની મેરે આવી ગયો બધા બીજે કયા કર્યું મેં કર્યું કર અહંકાર ના થવો જોઈએ અહંકાર થવો ના જોઈએ અહંકાર થવો ના જોઈએ પણ થાય છે એટલે જીવાત્મા થયો તારે અહંકાર ના થાય ભગવાન થયો હાય વિથ માય હાય વિથ માય ઇ જીવાત્માય વિધાઉટ માય પરમાથી પરમાય વિધાઉટ માય ગરમ આ રીત માં છે રીત માય માં જો વિત માય માં છે તો તો વિત માય માં શું વિથアウト માય માં જવ છે અત્યારે તો વિત માય માં શું ઓ વિથアウト માય માં જવ છે બસ તેરે ની ખાટી પર બસ બસ પરની વસ્તુને માય કરી બસ પદાર્થને તે પાર્કો જે વસ્તુ તે પોતાનો કર્યો આવે છે પછી નીચે ના પ્રશ્ન નું નિરાકરણ અથવા માર્ગદર્શન માટે અપેક્ષા રાખે ઈશ્વર મહાદેવ ને દરેક જો માનવ ધરતા હોય તો માનવરને ઈશ્વરની ભક્તિ એ પૂજા કરવી હોય છે એ શું કહે છે ઈશ્વર માને છે ધરે છે એટલે ભગવાન પોતે માનુષમાં અવતાર લઈને આવે છે અને જો એવો અવતાર લેતા હોય તો પછી ભગવાનની ભક્તિ કરવાની જરૂર શું રહે કોઈ માનવ થઈ નહીં માના પેટમાં આવે નહિ ભગવાન હોય તે ભગવાન માના પેટમાં આવી અને અહીંયા આવતા લે નહી હોય ને કારણ મારા પેટ પર એટલું બધું દુઃખ છે ભગવાન કીધું અહીંયા આગળ આવે તો સમજ હોય ને ભગવાન ને કોઈ કર્મ હોતું નથી નિરંજન હોય છે એમને આંજન કરવાની શું જરૂર જય કૃષ્ણ એટલે ભગવાન માણસ ભગવાન મનુષ્ય ભગવાન થવા માટે ભક્તિ કરવાની મનુષ્ય ભગવાન થવા માટે ભક્તિ કરવાની જરૂર છે એને જે થવું હોય તેની ભક્તિ કરીએ એને તોડ હોય ભક્તિ કરે લૂંટાળુ થવો હોય તો ભક્તિ કરે અને ભગવાન ભગવાન પોતે તર્યા હોય બીજાને સારવાર લાભ આપે તો પોતે જેવો થયો હોય કરી આપે પોતે જેવો થયો હોય માનવ ધર્મ પાડતો માનવ ધર્મ શીખવાડે દૈવી ધર્મ સ્વીકારે માનવ અતિમાનવ નો ધર્મ અતિમાનવનો ધર્મ જાણતા હોય અતિમાનવ નો ધર્મ શીખવાડે પાકસ્તાન નો ધર્મ જાણતા પાથિવ ધર્મ શીખવાડે એટલે જે જે ધર્મ જાણે તે શીખવાડે માનવ ધર્મ જાણે માનવ ધર્મ શીખવાડે અતિમાનવ નો જાણે અતિમાનવ શીખવાડે અને મુક્તપણા નું આ બધા અવલંબન થયેલા હોય કોઈ જીવ માત્ર ને કિંચિત માત્ર દુઃખ ના આપવું જોઈએ એ સૌ લેખ કરે કોઈ દુઃખ આપણને આપે તો પણ આપણે પાછળતા નહી કરવી જોઈએ કોઈ દુઃખ આપે હમ પાચવતા કરે તો આપણે આપણે પાચવતા નહીં કરવી તો બહુ થઈ ગયે બીજા કોઈ ધર્મ સમજવા જેવો છે જ માનવ ધર્મ એટલે પાચવતા નહીં એનું નામ માનવ ધર્મ આપણને કોઈ ગા ભરે તો આપણે એને એ એ પાછળતા કરે છે પણ આપણે પાછળતા ન કરી શકીએ જો આપણે મનુષ્યના પ્રમાણમાં ક્ષમતા રાખીએ અને ભાઈને કહીએ ભાઈ મારો ગુનો છે મને બતાવે તો હું ગુનો કાઢી નાખું શું કર માનવ ધર્મ એવો હોય કે કોઈને ચિંતિત માત્ર દુઃખ ના થાય આપણાથી કોંગણાથી આપણને દુઃખ થાય એનો પાથવી ધર્મ છે તે આપણે સામે આના બદલે પાછવી ધર્મ ન કરી શકીએ પાસરી સામે પાસરી નહીં કરવું માનવ ધર્મ ધર્મ માનવ ધર્મ અને પછી આપણે ગાળ પાડીએ કોઈ માણસ આપણને માર મારે આપડે એને માર મારીએ પાછું થઈ ગયા નથી મારવ ધર્મ રહ્યો કે આગળ એટલે ધર્મ એવો હોય કોઈને દુઃખ ના થાય માનવ ધર્મ આ રીતે પાડવામાં અને જે પોતાની ફરજ સામાજિક ફરજ નોકરી કરતા હોય એની અંદર ધંધા કરતા હોય ત્યાં જુનિયર્સ પાસે ગમે એની પાસે એને છે તો દુઃખ થાય એવું એવું ઉભું થાય છે જયારે પોતાની ફરજ ચૂકે ત્યારે એવું બધું થાય છે તો કે આ વિરોધા મારો નીચે વાળા ને ખોટું લાગતું મારે શું કરે આપડે એને સાચી સલાહ આપીએ હવે એનાથી પેલા ને દુઃખ તો થાય તે કરી વિરોધાભાસ તમારી દ્રષ્ટિ સાચી છે નરસંધા કામના છે એ પોતે કે હું ખોવાઈ ગયો છું હું મને જ નથી પછી પ્રશ્ન આપણે આપણને મરી શકીએ ખરા મને પરણી બેઠી છે એના કારસ્થાનો થી હું દુઃખી દુખી થઈ ગયો છું તેની સાથેના છૂટા ચેડા ની તેવી ચાલો પછી કોના છે જણાવ્યા પ્રમાણે મારી દ્રષ્ટિ બદલી છે પછી શું ફાયદો કરોંદ આનંદ મળે છે આખી બદલે છે અરજી આત્મ દ્રષ્ટિ બદલવાનું કે છે આત્મદ્ધિ બદલવાનું કે છે ને હા આત્મદિ કરી છે ને અરજી કરી છે આપણે આખી પૂરેપૂરી લાયકાત લાયકાત હોય એટલી નથી ભેગા થાય મારી લાયકાત છે બદલી છે મહાશક્તિ કેટલો મને રોગ નથી મને રોગ નથી? બધા જીવ આપ્યો ચિંતા ઉભા થાય છે માર શક્તિ ની ભૂલ નથી તમને આવડતું નહિ માર શક્તિ શું કરે ચિંતા પીતા પછી પણ કરું નથી મતભેદ થાય છે મતભેદ પાણી પાણી માં નથી પાણીમાં નથી ગઈ ફાયદો શું શું થાય ખબર નથી ના ભાઈ લો થવો જોઈએ ગોર માર નાયે થવા દે ઓછા થવા દે ચિંતા ના થઈ જાય ઓછા થયા છે ચિંતા ના થઈ ચિંતા થાય છે તમે ચલાવ નાખજો મારે સલાહ નાખજો તમે ચલાવો ચઢાવ ચિંતા ના કર માનસિક રે ગુસો માનસિક ગુસ્સો રે ગુસ્સો માનસિક રે ભાવ ના હોય સહજ જીવન જ ના કહે સહજ જીવન ના શીખવાડે તો આવું સહજ જીવન શીખવાનું પૂછાયોગે कर रात थे निर्दा थ करे निरंतर निर्दा थी अनुभव के खबर पड़े આપડે મોટી મોટી યુવાન યુવાની નિદા થઈ ગઈ શ્રદ્ધા નિર્દા થયા જ કરે છે નિરંતર નિર્દા નિરંતર થયા જ કરે અજ્ઞાની કે જ્ઞાની ને કે પાન ને ગાય ને બેસ ને બધા એક બંધ પૂર્વક ની નિર્જા હોવી જોઈએ ધર્મ નવા બંધાય નહીં ને નિર્જા થયા કરે છે એ જ કે છે હું એક નિય તમને તમને સુખ થાય થાય પછી બીજા શું કરાય છે બેન મેરેજ થાય છે એનંદ થોડો થાય છે કર્મ કેટલા ભગવાન બાકી રહ્યા તે જાણી શીખાય ખરા તે જાણવાની વિધિ બતાવવા પ્રાર્થના આ જેટલા કાળા કાળા જતા ગયા એ ભર્યા બાઈ આવે એ બધા ભોગવાઈ ગયા ધોળા છે એ બાકી રહ્યા છે આ દોત ધીમે ધીમે ભોગવાઈ ગયા કેવો ભોગવાઈ જાય છે કોણ ભોગવાઈ જાય છે બધું ભોગવાય શરીર ભોગવે ધીમે ધીમે ચામડી ઘટકતી થશે એમ કરતું કતુ આ મીણબત્તી ખલાસ થઈ જશે સમજ ને એટલે દરિયા કર્મ બધા કેટલા બાકી રહ્યા તે આપણી શિશી ઈચ્છા છે તેના પર કાઢી શકાય ઈચ્છાઓ કેટલી છે એના પર શકાય કે આ વર્ષ કે પાંચ વર્ષ દરિયાકર્મ બાકી છે ઈચ્છાઓ પર આધાર સમજ ને ખાસ ઈચ્છાઓ નથી ને બહુ આવે બીજું બીજું નવકર્મ વિશે બધું જાણવાની ઈચ્છા નવકર્મ કાલે કહ્યું છે એટલે આજે ફરી પૂછે છે હા પણ શું જાણવું છે આ બધા જેટલા માણસો કરવું ક્રોધમાં જે કઈ કરવામાં આવે છે તે બધા નવકર્મ છે શું છે ભાવકર્મ સિવાય નવ કર્મ છે નવકર્મ નો અર્થ શું છે કે જો તે બ્રેક દબાય છે તો એક્સિડેન્ટ નહી થાય અને બ્રેક દબાયેલી નહીં હોય તો એક્સિડેન્ટ થઈ એટલે જો તમે જ્ઞાન લીધું છે તો તમને આ કર્મ બીજું પડે બીજો કર્મ બંધા છે નહીં જ્ઞાન લીધું ના હોય તો કર્મ બંધાય ખરા ના પણ બંધાય અપેક્ષા એ જાતરાત મારું ને બધું એટલે તમે જ્ઞાન લીધેલું છે સરખું થતું નથી સરખું થતું નથી તો ભલે કડી આવી ભલે એવું રાખવું બઉ અતિ રાખવું થતું નથી આપના ચરણ માં ભાવ પ્રણામ આપ મારી એક ફરિયાદ જે આખારી સુપ્રીમ પાવર હોય તેને પહોંચાડજો કે હે પરમાત્મા તમે તો સ્વીકારતો જ ન છો ને માનવ જાતના સુખ દુઃખ નિર્લેપતાથી જોઈ રહ્યા છો પણ માનવ જાતનો આજે વિહોણી ધાર્મિક ક્રિયાઓ ને મંદિરો ને કથાઓ થતી ભીડ એ ધર્મને ધર્મ આવેલો સોજો છે સોજો આવ્યો ભીડ એ સોજો છે એવું કે છે ધર્મ આખરી આખરી વિશ્વાસ લઈ રહ્યો ધર્મ આખરી સાસ લઈ રહ્યો છે હજુ આખરી શ્વાસ તો લેવા માટે અઢાર હજાર વર્ષની જરૂર છે આખરી શ્વાસ લે છે ત્યારે તમારી ફરક કોઈ કેવળ શબ્દ શક્તિ નહી પરંતુ ચમત્કારી ક્રિયાશક્તિ વાળા સંત ને કરશે આજની સાચી જરૂરિયાત છે ચમત્કારી શક્તિ હા પતાવી દે અમે ખબર ખબર સંદેશ બીજું મોકલે કોઈ સંત ને મોકલે જવાબ કઈક માનવ ને મોકલે સંતને મોકલો સમજાવવા ખાત એટલે શું ઉપાય નોર્મલ રહે દરેક માર્ગને સમજણ સામાન્ય સમજણ દુનિયાની રહેવાની હોય છે પણ જ્ઞાન અને અજ્ઞાનની સમજણ કેવી રીતે ખાસ કરી જ્ઞાનની સમજણ કેવી રીતે કહેવી અને વધારે યોગ્યતા કહેવા વગર કંઈ પ્રાપ્ત થતું નથી જ્ઞાની ગુજરીની કૃપા કાયમ મળે તે માટે કેવા પ્રકારની યોગ્યતા કરવી જ્ઞાની કૃષ્ણ જ્ઞાન ને આચાર માં મૂકી શકાય એટલું સામર્થ્ય કેવી રીતે પ્રાપ્ત થાય આના પ્રશ્નો છે પાંચ પ્રશ્ન હું સાત માં છું તેની પ્રસિદ્ધિ નિરંતર રહે પછી કરજો પછી આનંદ આવે આપો એટલે આનંદ રહે આ તો પછી આનંદ આવે આપો એ પ્રમાણે નિરંતર આનંદ रसिक भेज प्रति रसिकीवत नो व्यार बार निरंतर नहीं रहती चरणविधि चरणविधि रहे रसिकलाल प्यवहार रसिकलाल रसिकलाल सु नही રાત્રે રસીક રાતે ખાસ કરી ઉપાય કરવા બાદ ઉપાય કરવા જવું ત્યારે તમને બતાવી દેસુ ને ઉપાય ઉપાય ઉપાય થી બગડી જવું ઉપાય ના હોય સહજ હોય નથી આપણે સમજાવો થોડીક અને ચા ઉપાય કાયમ નોર્મલ છે નોર્મલ સ્થિતિ એટલે શું એટલે શું નાઇન્ટી સેવન ઇઝ ઇઝ બિલો નોર્મલ ફીવર નાઇન્ટી સેવન થઈ જાય તો અમુક અમુક પુષ્ટિકાર ખોરાક લેવાની શરૂઆત કરી નાઇન્ટી નાઇન થઈ જાય પુષ્ટિ ખોરાક ઓછા થતા નોર્મલ રાખવું આપડે માનસિક નોર્મલ નથી માનસિક નોર્મલ નથી રહેતું માનસિક માનસિક નહિ બીજી બીજી વાત નોર્મલ રાખવું હા પીવામાં આવે એ બધા પાંચ આજ્ઞાઓ આપી છે આપડે જ્ઞાન લીધું છે આ પાંચ આજ્ઞાઓ આપી છે એ પાડે છે ગયા વખતે જ્ઞાન લીધું બઉ સમય થયો નથી એટલે પ્રાપ્ત નથી થઈ ના હજુ સમય થયો સમજદારી થઈ મારી પાસે ભેગું થાય તો સમજીને ઉકેલા આવે જીવન હા તો મોટો છે ચિંતા ના થાય એવું જીવન ગમિત ભાગના જ્ઞાનીઓને ચિંતા હોય ગમિત ભાગના જ્ઞાનીઓને અંદર આનંદ હોય બહાર ચિંતા હોય ભારે ચિંતા નથી કેટલી હજાર દિવસ ઉપાધિ રહી છે એવું આ વિજ્ઞાન છે માટે આને પૂરું પૂરું કરી દેવું અક્રમ વિજ્ઞાન છે જ્યાં ચિંતા નો સાંટો નથી ઉપાધિ નો સારો આદિ વ્યાધિ ની ઉપાધિ ની અંદર સમારી રહે હજારો રાત દાદા નિરંતર યાદ રહ્યા કરશે જ નહીં સમગ્ર આશ્ચર્ય નહીં પાસે રિયલ વ્યવસ્થિત આવતા બધા ના થાય બધી કેટલીક જવાબદારી લઈએ અને વગર મહેનત થાય મહેનત વાર કે શું કરી પડી સારી ચાલુ છે હા બધા જ કરો છોકરી અને તમે જુએ જાણી નથી ખરેખર ગામેથી છો તો તમને હડે નહી ખરાબ હોય અને જો તમે જુએ જાણી છો તમને ફળ આપજરે કલાક નો ચિંતા જે ચિંતા લાખો અત્યારે ના જાય કબીક માં જ્ઞાન છું કે અંદર અંદર આનંદ છે ધનભાઈ તમારે એવો લાંબો થયો છે જ્ઞાની પુરુષ હતા એમને શું કહ્યું કે હું તો દોષ અનંત નો ભાજન શું કરોડા હે ભગવાન હું તો અનંત દોષ નો ભાજન પછી આગળ ના કહ્યું કે દીઠા નહીં દિદોષ તો કોણ ઉભા